श्लोक नंबर वन नाइंटी वन नीना रात्रो चलित साधु तमें आपातकाल पीढ़ा विना रात्रि विषे संघ सोबत विना चालू नहीं તથા આપતકાળ પેડા વિના ક્યારે એકલા ચાલવું નહીં આપતકાળ સ્થિતિમાં રાત્રે બીજે ગામ જવું નહીં આપતકાળ સમયે જવું પડે તો દોષ નથી વળી તેમણે કોઈ પણ સ્થળે પોતાના સાથી સહાયક વિના એકલા જ આપતકાળ વિના જવું નહીં દિવસે પણ રાત્રે નો જવું દિવસે ચલિતવ્ય મના પધી એકાકી ભીર ને ગંતવ્ય તથા વિના પાકી ભીર દિવસે હોતે ઓલું રાત્રે તો સંઘ વિના સંઘ વિના નો જવું સાધુઓએ આપતકાળ પીડા પોતાની સ્વસ્થ સ્થિતિમાં રાત્રે સંઘ જનસમુદાયના સાથ વિના ચાલવું નહીં અર્થાત બીજે ગામ જવું નહીં આપતકાળ સમયે જવું પડે તો દોષ નથી વળી તેમણે કોઈપણ સ્થળે પોતાના સાથી સહાયક વિના એકલા જ આપતકાળ વિના જવું નહીં સૂર્યઅસ્ત થયા પછી માર્ગમાં ચાલવું નહીં એમ કૃત્ય ચિંતામણીમાં ગૌતમે કહ્યું છે सूर्यास्तमय कालाधवा नृत्या प्रवेश सूर्यास्त समय पी रस्ता में एकला चलो नहींच मनुष्य साथ मार्ग में चालू नहीं मा खराब रस्ते के गुप्त रस्ते गाँ में प्रवेश गुप्त रस्ते રાત્રો સાધુ પુરુષો એ રાત્રીના રાત્રો ત્યાગ કરી નીકળી પડતા હોય છે રાત્રિમાં અહીં એકલા ભટકવું એ અભિસારિકાઓ અને કામીઓનો સમય ગણાય છે સજ્જનોએ કદાચ જવું પડે તો સંઘમાં જવું ઝાઝા માણસોના અવશ્ય કામ પ્રસંગથી જવું અને બીજા એકસાથી વિના એકલા તો દિવસે પણ ન જવું ન ફરવું કારણ કે એવી રીતે એકલા ફરવું તે શંકાના સ્થાનવાળું ગણાય છે અર્થાત તેમના ભ્રમણમાં શંકા થઈ શકે છે અહીં શંકા કરવામાં આવે છે કે વાસે બહુ નામ કલહો ભવેર એ ચરે કંકણ એકાદશમાં દત્તાત્રે ભગવાન કીધું છે વાસો બહુ નામ કલ કલે અને વાર્તા દ્વયોર બે જણા હોય તો એ વાતું થાય જા જા ભેડા થાય તો પાટવે આવે એટલે એકલા રહે એવું કીધું મહારાજ તમે આવું કે એકલા નો જ રહેવું તો કેમ શાસ્ત્ર કઈ મેળવું નહિ એકાદશ માં ભગવાને હું તો કઈ મેળવું નહીં તો શું કરું કેવો પ્રસંગ હોય ત્યારે એકલા રહે કેવો કેવો પ્રસંગ હોય કેવો સરખી વૃત્તિ ન હોય તો આપડે કોઈ મળે નહીં તો પાઠવે આવે એટલે એકલા રહેવું નહિ આવવાનું હોય તો પછી શું કરવું હા એકલા રેવાનું તાત્પર્ય એકલા આશક્તિ નો રાખવી એટલે રેવું તો સમજવું સમૂહ મારી સમૂહ મારીને આશક્તિ નો રાખે તો એકાદશ માં દત્તાત્રેય ભગવાને ગુરુ ચોવીશી માં કહ્યું છે કે જા જા ભેળા મળીને રહે તો કંકાસ થાય બે જણ જ રહેતા હોય તો પણ વાતો તો થાય જ આથી કુમારી કન્યાના કંકણની જેમ યતી પુરુષોએ એકલા જ ફરતા રહેવું જોઈએ તો આ વચનોને અનુસારે તો ત્યાગી સાધુઓએ તો એકલા જ વિચરણ કરવું યોગ્ય છે તો અહીંયા એકલા ક્યાંય ન જવું એમ સાથી કહો છો તેનું સમાધાન એમ છે કે દત્તાત્રેય કહ્યું તે સાચું છે જો દુર્જનોનો સમૂહ થાય તો અવશ્ય કલહ થાય જ અથવા વાતો થાય જ પરંતુ ભગવાન ના ભક્ત સાધુ પુરુષોના સમાગમ માં એવું બનતું નથી હારા હોય તો કલહ થાય હારા નથી હારા માણસો સત્સંગ તો કરવા જોઈ કે છે બાદે તો એ હારા નથી એટલે પરંતુ ભગવાન ના ભક્ત સાધુ પુરુષોના સમાગમમાં એવું બનતું નથી એ વિષયમાં કપિલ દેવ ભગવાને સ્વયં કહ્યું છે જે પ્રસંગ મજરમ પાશ માત્મનઃ કવયો વિદુ સ એ સાધુષુ કૃતો મોક્ષરમપાવૃતમ એકાકી ચાલવું એટલે કોઈનો પ્રસંગ રાખવો નહીં કોઈનો સંગ નો રાખવો ભગવાને તો કીધું કે પ્રસંગ મજરમ પાશ માત્મનઃ કવયો વિદુ સય સાધુસુ કૃત મોક્ષ્વારમપાવૃત નબળા માણસો નો સંઘનો રાખવો અને નબળા માણસો થી અલગ પડવું હારા માણસો ને તો ભેળું થવું હારા માણસો ને અલગ હોય તો સુખદેવજી એકલા રહેતા હતા ભેળા થયા અને નબળા માણસો હોય તો એનાથી નોખું પડવું એની બહુ ભેળું થવા માં બહુ લાભ નહીં ભેળા રહેતા હોય તોય એનાથી નોખું રહેવું એને ઓલે નોખા રહેતા હોય તો એને મૂકીને ભેળું થવું હોય નબળા માણસો ભેળું ન થવું એવું એકા કઈ રહેવાનું તાત્પર્ય છે અને સમૂહમાં રહેવું એ હારા માણસો ના સમૂહમાં રહેવું એવું સમૂહમાં રહેવાનું તાત્પર્ય કપિલદેવ ભગવાન સ્વં કયુંછેજે પ્રસંગમજર પાશમાંમન કવયો વિદુ સ એ સાધુષુકૃતો મોક્ષરમપાવૃત મયન ભાવન ભક્તિ કુર્તી યૃઢા યુતે ત્યક્તકર્માણસ્ત્યક્ત સ્વજનબાન્ધવાયાવુ મયિ અનન્ય અનન્ય ભાવન ભક્તિ કુરંતી દૃઢા યુ ત્યક્તકર્માણસ્ત્યક્તસ્વજનબાંધવા મદાશ્રયા કથા સૃષ્ટા શૃણવતી કથયીચ તપંતી વિવિધસ્તાપ નૈતા મદગત ચેત ચેતસા તાધવ સાધ્વીસંગવર્જિતા સંગસ્તેથપ્રાથ્ય ઘ દોષ હરા દોષ લાગ્યો હોય તો એને પણ નાશ કરી નાખે એવો એ સંઘ છે વિવેકી લોકો સંઘને જ આસક્તિને જ આત્માનું અછેદ્ય બંધન માને છે પરંતુ તેજ સંગ અર્થાત આસક્તિ જો સાધુ પુરુષોમાં કરવામાં આવે તો તેનાથી મોક્ષનું દ્વાર ખુલી જાય છે ભગવાન કહે છે કે જે લોકો સાધુઓ મારા સ્વરૂપમાં અનન્ય પ્રેમ ભાવ પ્રેમભાવ રાખે છે મારે માટે બધા કર્મો સગા સંબંધીઓને પણ તજી દે છે મારા પરાયણ થઈને मरीज कथा श्रवण कीर्तन करे मार स्वरूप में ज मन ने जोड़ी राखे तेसार विविधताप दुखी करता हे साध्वी आवा सर्वसंग्याग करना अर्थात सर्व प्रकार की आसक्ति त्याग करना, करना महापुरुषों साचा साधु है तेरे ते महापुरुषना सत्संगा करी जो कारण के सर्व आसक्तिजन्य दोषों ने हरी लेना है ટાળી નાખનારા છે વળીનેકાત્મતા મેં સ્પૃહ્યંતી કેચિદ મત્પાદ સેવાભિરતા મદિહા એન્યોન્યતો ભાગવતાઃ પ્રસજ્ય સભા જયંતે મમ પૌરા પૌરુષાણી મારી ચરણસેવામાં અનન્ય પ્રેમ રાખનારા અને મને રાજી કરવા માટે જ બધી પ્રવૃત્તિ કરનારા મારા ભક્તો એકબીજા સાથે મળીને પ્રેમપૂર્વક મહારાજ પરાક્રમોની ચર્ચા કરનારા અને મારી સાયુજ્ય મુક્તિને પણ તેઓ ઈચ્છતા નથી વળી એકાદશમાં કહ્યું છે જે સંગમ નિષ્ણોદર તૃપા ક્વચિત ત્યાં તમસ્યંધે પત્યંધાનું ગાંધવત તથો દુસ્સંગમ ઉત્સૃજ સત્સુ સજ્જેત બુદ્ધિમાન સંત એત છિંદી मनोव्यासंग मुक्तिविहि सतोनपेक्षा मच्चिता प्रशांता समदर्शिना निर्ममा निरहंकारा निर्द्व निष्परिग्रहा सामान्यणसों आतनु खास ध्यान राखवा जे जननेन्द्रीय विषयनुवन करा उदरपोषण कर लगेला रहता होग करव नहीं જો તેનો સંગ રાખે તો આંધળાની પાછળ ચાલતા બીજા આંધળાના જેવી દશા પોતાની પણ થાય છે તેની પાછળ પોતાની પણ અધોગતિ થાય છે માટે કુસંગ છોડી દઈને બુદ્ધિશાળી સજ્જનોએ સત્પુરુષોનો સંગ કરવો તેમની સાથે મન જોડવું તેમાં આત્મબુદ્ધિ કરવી કારણ કે તે સંતો ઉપદેશ વચનો કહીને જીવના મનની આસક્તિને મનના મલિન સ્વભાવોને છોડાવે છે તે સંતો કોઈની પાસેથી કાંઈ અપેક્ષા નથી રાખતા મારા સ્વરૂપમાં મન રાખે છે સ્વભાવે શાંત હોય છે સમદર્શી રહે છે અહમત્વથી રહિત હોય છે શીત ઉષ્ણ આદિ દ્વંદોથી રહિત થઈને કોઈ વસ્તુનો સંગ્રહ કરતા નથી એટલા માટે તો પરમંશ પ્રવર સુખદેવજી મહારાજે સાધુ પુરુષોના સમાગમ મળે એવા હેતુથી જ ભાગવતનું અધ્યયન કર્યું હતું આવો પ્રગટ થાય છે તે સુતજીએ કહ્યું છે કે હરેર્ગુણા ક્ષિપ્તમતિર્ભગવાન પાદરાયણિ રદગા મહદાખ્યા નિષ્ણુજન પ્રિય અદગાદ વિષ્ણુજના પ્રિય યસ વ્યાખ્યાનાદ પ્રસંગે તત્સંગકાભક્તાના સંગતિકામાં ભાવ શ્રીધરસ્વામિનો વ્યાચખ્યુ શ્રીધર સ્વામી આશ્લોકની વ્યાખ્યાવીકરીચ ભગવાન બાદરાયણી ભગવાન બાદરાયણ એટલે શુભદેવજી સુધ પુરાણી ના ગુરુ હતા ને એટલે એને બહુ પ્રગટ ભાવ છે ભગવાન બાદરાયણી અમારા ગુરુ ભગવાન એ ધ્યાન છોડી અને ભાગવત અધ્યગાત મહદાખ્યાનમ આવું ભાગવત ભણ્યા શા માટે કે ભાગવતના પ્રસંગથી બીજા ભક્તોનો સત્સંગ થાય એટલા માટે ભણ્યા છે એને ક્યાં ભણવાની જરૂર હતી એને તો બધું ભણી ઉઠ્યા હતા જન્મથી રજા પણ તોય પાછું બીજી વાર ભેણ્યા કે ભગવાનના ભક્તનો આબાને સત્સંગ થાય કોક સાંભળવા આવે એ સત્સંગ દેવા આવે કે સત્સંગ કરવા આવે શું કરવા આવે એનો ઉપકાર માનવો જો કરાવે છે એટલે સુખદેવજી એવા આશય થી અધ્યગાન મહદા આખ્યાન મોટું આખ્યાન ભણ્યા છે બાંધો નું આખ્યાન ભણ્યા પછી ભણવાનું ચાલુ જ રાખ્યું એકાકી રહેવું એકાકી માંથી તો એ સમૂહ માં એવા એટલે એકાકી ગય અધિતવાન વિષ્ણુજના પ્રિય વ્યાખ્યાના દેણુજનો ભાગવત વાલા છે એવા સુખદેવજી એ અદ્યગાન મહાખ્યાના હરેર ગુણા ભગવાન બાદરાયણી શબ્દો જુઓ તો કેવા સરસ છે કોણ બોલે છે વિષ્ણુ જના પ્રિય વ્યાખ્યાનાદિ પ્રસંગે ને તત્સંગતિકામાં એકાંતિક ભક્તાના સંગતી કામ ઈથી ભાવ ઈથી શ્રીધર સ્વામીનું વ્યાચક્યું સુખદેવજી મહારાજનું મન ભગવાનના ગુણોથી ખેંચાઈ જઈને પછી આ વિશાળ ભાગવત ગ્રંથને ભણ્યા છે આ શ્લોકનું વ્યાખ્યાન શ્રીધર સ્વામીએ આ કર્યું છે માટે મારા આશ્રિત સાધુઓએ સત્સંગ અવશ્ય કરવો સાધુ પુરુષોનો સમાગમ અવશ્ય કરવો માટે મારા આશ્રિત સાધુઓએ સત્સંગ અવશ્ય કરવો સાધુ પુરુષો નો સમાગમ અવશ્ય કરવો કારણ કે તુલયામ લવે નાપી સત્સંગની તુલના સ્વર્ગ કે મોક્ષની સાથે પણ કરી શકાતી નથી ભગવાનનો સ્વામિનારાયણ ભગવાનનો ક્યારેક વિષમ કાળને કારણે સાધુઓનો સંયોગ ન રહે માટે એવું લક્ષ્ય કરીને શાસ્ત્ર માં સાધુઓ એકલા ફરવાનું બતાવ્યું હોય પરંતુ તેનાથી આ માર્ગ સાધુઓના ધર્મો ની અતિ સુરક્ષા કરનારો છે એવું માર્ગ છે ઓલા એટલી સુરક્ષા નથી સેફ્ટી નથી પરંતુ તેનાથી આ માર્ગ સાધુઓના ધર્મોની અતિ સુરક્ષા કરનારો છે એવું શ્રીજી મહારાજ માને છે માટે એવી આજ્ઞા કરી રહ્યા છે શ્લોક નંબર વન નાઇન્ટી ટુ અનર્ઘ્યમ ચિત્રિત વાસુમ વામ ધાર્ય અને જે વસ્ત્ર બહુ મૂલ્યવાળું હોય તથા ચિત્ર વિચિત્ર ભાતનું હોય તથા કસુંબાદી જે રંગ તેણે કરીને રંગેલું હોય તથા શાલ દુશાલા હોય ને તે જો બીજાની ઈચ્છાએ કરીને પોતાને પ્રાપ્ત થયું હોય તો પણ તે વસ્ત્ર પોતાને પહેરવું ઓઢવું નહીં જેમ દેહયાત્રા વહન કરવા માત્ર પ્રયોજનથી ભગવદ્ ઈચ્છાથી પ્રાપ્ત થયેલ અન્ન આહાર ગ્રહણ કરવો અને બીજા જીવવા તાલનો ત્યાગ કરવો તેવી જ રીતે દેહયાત્રાના અંગભૂત લોકલજ્જાના રક્ષણરૂપ તથા સામાન્ય ગરમી ઠંડીના નિવારક એવું દેહયાત્રા શેષભૂત વસ્ત્રોમાં પણ સમજવું પરંતુ શોભાધિક પ્રયોજન સિદ્ધ કરનારા વસ્ત્ર સાધુઓ ધારણ ન કરવા તે કહે છે તે અમારા સાધુઓએ બીજાની ઈચ્છાથી મળેલું હોય અર્થાત અયત્નો ઉપલબ્ધ હોય તો પણ જે વસ્ત્ર અમૂલ્ય હોય ઘણું મોંઘું હોય સાધારણ લોકો જેને વાપરી શકતા ન હોય તેથી અપરિચિત હોય તેથી તેનું મૂલ્ય કળી શકાતું ન હોય તે વસ્ત્રને મોંઘુ કે અમૂલ્ય કહેવાય તથા જેમાં ઘણી જાતના ચિત્ર વણાટથી કે છાપણીથી દોરા હોય જે કસુંબી રંગથી કસુંબી રંગ એટલે કસુંબલ એટલે લાલ ચટકીદારે ચટકીદાર રંગ ચડાવો હોય એવું વસ્ત્ર ન પહેરવું સ્વામીને એક ધાબળી આપી હતી નાના હતા લાલ બોર્ડર મૂકી હોય એમાં દોરો હતો એટલે ધાબળી આપી સ્વામી રોવા મેળ્યા નાય નો કહે ને કે લે ને રોવા મળ્યા એટલે કે હું છે ધનાઢ્ય ગ્રહસ્થ ઉપર કયું તેવું વસ્ત્ર પરાય જો આપે તો તે સમયે તેને સંતોષ થાય તેટલા સારું ઓઢીને તત્કાળ જ બીજા કોઈને આપી દેવું અને જે પછી પાછું ન લેવું તેમાં એવું ન કહેવાય તેમજ આવું વસ્ત્ર પોતા પાસે પણ ઓઢાવીને રાખી મૂકવું નહીં જેમાં સોનાના કે સોનેરી તાર હોય અને રંગ હોય કોઈ ચિત્રવાળું હોય બહુ મોંઘું હોય ને ધનાઢ્ય માણસને લાયક હોય તો તે વસ્ત્ર રાજસ રજોગુણી કહેવાય ધર્મપ્રદીપમાં તેને રજોગુણી વસ્ત્ર કહ્યું છે તેથી ત્યાગીઓએ પહેરવું તે યોગ્ય નથી કારણ કે ત્યાગીઓએ તો કોપીન હરિપ્રસાદ સ્વામી ક્યારે નવા કપડાં તો પહેરતા જ નહીં કોઈ દી આખી જિંદગી આવીને ધોતિયા રેંગ્યા તો એ જ રેંગ્યા ત્યારે જ બીજા હોય ને બીજા બીજા રંગીને શણગાર્યા હોય ને આપણને હોરરાજા થાય તો શણગારવા તો પડે પણ પછી કોઈ દી રેંગ નહીં એવા ઘણા સંતો હતા આપણી પરંપરા કે જેણે નવા ધોતિયા જિંદગીમાં રેંગ્યા જ નથી પરમહંશ ની શોભા છે ફાટેલી ગોદડી હોય તો એ પરમહંસ ની શોભા છે કારણ કે ત્યાગીઓ સાધુ એ બહુ રૂડા રૂપાળા થઈને ફરવું એ સાધુઓની શોભા નથી ગુરુ મહારાજ શું કે છે સાધુ તો ભાભો ભલો ભાપડ ભૂતડા જેવા હોય એને પોતાની સ્થિતિ હંઘરી રાખે એને અવધૂત પરમાંશો કીધે અવધૂત પોતાની સ્થિતિ હોવી જોઈએ બોલો ક્યાં સ્થિતિ હોય એને દેહને બહુ શણગારે નહીં તો એને અવધૂત પરમાંશો કીધે અવધૂત પરમાંશો માર્ગ છે પૂરવો જડ વિપરો યથાપૂરી એની ઘોડે અમારા પરમ ભરત એ અવધૂત નો માર્ગ પોતે દેખાડે નહીં રાખે મુક્તાની સ્વામી બહુ રૂપાળા હતા મારે કીધું કે તમારા ટોપી પહેરવી એટલે બહુ રૂપાળા ન દેખાવે બહુ રૂપાળા ન દેખાવે બાળ મુકુંદ સામી બહુ ઉધળેવાને હતા એટલે ગુણાતી હું કરવા ને કે થોડોક વાન ઝાખો થાય સાધુ બહુ ઉધળવાને હોય તો બિચારા ને નાખે પણ એની શોભા નથી એમ એની બહુ શોભા નથી એનું બહુ જતન ન કરવું એવો પરમહંસો નો માર્ગ છે લુગડાનું જતન એટલું ન કરે કે ફાટેલી ગોદડી હોય તો હાજી ન હોય હાજી હોય ન પહેરે કારણ કે ફાટેલી થી બહુ શોભા આવે પરમહંસ એવી હાજીથી ન આવે અને એવી નવી નકોર હોય તો હાવ ન આવે આપણે તો જૂના કપડાં ન મળતા હોય તો પહેરવા કઈ નવા એમ એનો વાંધો નહીં પણ આ તો ભાઈ મૂસું મોડવાની વાત છે મૂસું મળવી હોય એને આપ કરવું એ બાકી ચલાવી લેવું હોય નવું હોય પહેરવું પરમસની અવધુત કોણ પોતાની સ્થિતિ છે એ પડખે વાળો ન જાણીએ કે આને આટલો ભગવાનમાં પ્રેમ છે અને એને આટલો ભગવાન નો વિરાણી ન હોય કે એટલે તો જડભરતની જેમ ભરતવાનું કીધું જડભરતની જેમ જ્યાં જ્યાં કોણીઓ મારવાની એવું નથી ગયા જળની જેમ કોણિઓ મારવાની અવધૂત વેચવાનું કોઈ ઓળખી ન શકવો જોઈએ કે આ કેટલો ઊંડો છે કેટલો કપટી છે એવું નહીં પણ આ કેટલો ઊંડાણ એનું છે ભગવાનમાં હેત કેવું છે એને કોઈ માપી ન એકવું એ અવધૂત પરમહંસનો માર્ગ કારણ કે ત્યાગીઓ નવું વસ્ત્ર નો પાસે જૂનું જૂનું છ મહિના કમસે કમ વાપરેલું હોય એક દી મને દઈ દેજો મારે વધારવું છે એમ નહી છ મહિના પહેરેલું હોય તોડીને સીધા હરખા પાટિયા કરવાના અને પછી હાથવાના અને એ અને એ ઓઠવાના એટલે એનાથી બહુ શોભે બહુ બોલે નિષ્કુળાની સામે ચુંદડીનું કીર્તન લિયું છે ને ધાબળી સુંદરવરની ચુંદડી રે ઈ ચું ચુંદડી થી જળભરત સ્વભા ઈ ચુંદડી થી દત્તાત્રેય સ્વૈભા એ આવુંદડી પહેર ગયા વૈરાગ રૂપી ચુંદડી છે કારણ કે ત્યાગીઓ તો કોપીન તેના ઉપર આચ્છાના ટુકડા સાંધીને કરેલી કંથા ગોધડી વગેરે રાખવા આવું ધર્મશાસ્ત્ર આ બાબતની વિસ્તૃત રાખે તો એ ભગવાનમાં આસક્તિ ક્યારે કરી શકે એટલા માટે દેહશક્તિ હોય ભગવાનમાં આશક્તિ ક્યાંથી થાય શ્લોક નંબર વન નાઈન્ટી થ્રી ગંત ગૃહિણો ગૃહ ભગવાનની જે નવ પ્રકારની ભક્તિ તે વિના વ્યર્થ કાળ નિર્ગમવો નહીં નિરંતર ભક્તિ કરીને જ કાળ નિર્ગમવો અમારા સાધુઓએ ભિક્ષા અને સભા પ્રસંગ કરી રાખવું જોઈએ કે ભાઈ રૂટીનમાંથી આપણે નવરાત થાય તો પછી શું કરવું તો વ્યર્થકાળ ન જાય ને નહીં તો તો ભાઈઓ જાય નવરાત થાય તો પછી નવરા ધોપ થઈ પડે ક્યાં જવું ને શું કરવું એમ થઈ પડે પણ એને અગાઉથી આયોજન કરી રાખવું જોઈએ કે નવરાત થાય તો આ કરવાનું આવી ભક્તિ કરવાની એટલે નવરો ટાઈમ જાય ને વ્યર્થકાળ જાવો જવા ન દેવો સાધુને આજ્ઞા કરી છે વ્યર્થક નેતાવ્યો ભક્તિ માં ભગવતો આ એક મોટી આજ્ઞા છે ફાટેલા લુગડા પહેરવા ને આવું બધું એમાં પણ મોટી આજ્ઞા છે વ્યર્થક હાલોના નેતાવ્યો ભક્તિ માં ભગવાનની ભક્તિ હોય ફેર આવીને વ્યર્થકાળ ન જવા દેવા એમાં યુવાની ઉંમરમાં તો બિલકુલ ન જવા દેવો ત્યારે તો કંઈક કામ થતું હોય છે અમારા સાધુઓએ ભિક્ષા સભા પ્રસંગ નિમિત્ત વિના ગૃહસ્થના ઘેર ન જવુ અહીંયા ભિક્ષા શબ્દનો અર્થ ભિક્ષા માગવા માટે ગૃહસ્થને ઘેર જવું એમ જણાય છે સભા શબ્દનો અર્થ જ્યાં સત્સંગ માટે સમાજ એકત્ર થયો હોય તેવો સમૂહ થાય છે ભગવાને ભાગવતમાં કહ્યું છે જે આહાર્થમ સમિહેત યુક્ત તત્પ્રાણ ધારણમ ભિક્ષા માગવા માટે અવશ્ય જવું તે યોગ્ય પ્રાણ ધારણ કરવા માટે પ્રયત્ન કરવો વાંધો સાધુ હોય તો કરવું કારણ કે પ્રાણ ધારણ ન કરી શકે તો ભક્તિ ક્યાંથી થાય એટલે દોષ નથી પ્રાણ ધારણ પૂરતું એટલા માટે ગ્રહસ્થન ઘેરે પણ ભિક્ષા માગવા જાઉં ને જવું જ નહીં એવું ભિક્ષા હું દેહને અર્થે છે ને દેહ તો હું કાંઈ નહીં કચરો કચરો એવું બહુ નો કચરો કચરો હોય તો એને ખાતર થાય એટલે એનો ઉપયોગ લેવાય એટલે પ્રાણ ધારણ માટે સમીહેતા એને કંઈક પ્રયત્ન કરવો ભિક્ષા માગવા જવું એટલું આગળ આવ્યું હતું બહુ નિષ્ધ આવ્યો ને કે ભાઈ ઉદ્યમ ન કરવો ટેસ્ટ માટે ઉદ્યમ ન કરવો મન ધાર્યા માટે ઉદ્યમ ન કરવો પ્રાણાથમ સમીહેતા પ્રાણ ધારણ માટે ભગવાન પછી આપડે સમય હાલો ઠાકોર જમાડ લો ખાવા પીવાની શું વાતો કરો છો ક્યાંક ની વાતો કરો ને એવું કે ઇતિહાસો તો ભાઈ આ ગયા આવું કેતા પછી તો આજ્ઞા આપી છે ભલે નહી રાગ રાગ પ્રાપ્ત છે એમાં કઈ ઓલું નથી કે રાગ પ્રાપ્ત છે રાગ છે તોય દેહ ધારણ પૂરતો એને સમી ચેષ્ટા કરવા દે ભગવાને ભાગવતમાં કહ્યું છે જે આહાર્થમ સમિહિત તત્પ્રાણ ધારણમ ભિક્ષા માગવા માટે અવશ્ય જવું તે યોગ્ય છે કારણ કે તે કારણ કે તેને આહાર ને આધારે જ પ્રાણ ટકી રહે છે યજ્ઞ ભક્તિ થાય છે જો એ સક્ષમ ન હોય તો ભક્તિ ક્યાંથી થાય ભક્તિ ન થાય તો મરી જાય તો એનું એનું મિનિંગ સુધી આ પ્રમાણે નીતિ સાર વાક્ય છે કે સુબુદ્ધિ મનુષ્ય યજ્ઞ વિના આમંત્રણે પણ જવું અને દર્શન કરવા માટે જવું યજ્ઞ દર્શન કરવા માટે આમંત્રણ જરૂર નહીં અને સભામાં બોલાવે તો ભિક્ષા અને સભા બે નિમિત્ત હોય ત્યારે ગ્રહસ્થ ને જવામાં દોષ નથી તે સિવાય જો જાય તો દોષ લાગે કેમ છે ભાઈ હું કરો છો ટન માટેની વિશેષ વિગત પણ જાણવી ગૃહમ ઉદઘાટી દ્વારમ રજિતવા ગૃહિણા સૂચે અવિક્ષમાણ સ્ત્રી સ્ત્રી બારણા વાળા ઘરે ભિક્ષા લેવા માટે જવું બારણું બંધ બંધ હોય તો ખખડાવવું નહી ફલભાઈ ખોલો ભિક્ષા જોઈ છે બંધ હોય તો એને ખકડાવવું નહી એમનો બારણું બંધ હોય તો ખોલાવવા માટે ઊંચે અવાજે આવું કયું છે એટલે ઘર બહાર આંગણામાં ઉભા અવાજ અત્યારે એને ઉચ્ચારણ કરવાનું હોય એટલે જો વાંચરી જરૂર નહીં એટલે ફળિયામાં વાંચરી બારું ઊભું રહી અને એવી રીતે ઉચ્ચ સ્વરે ભગવાન નામ બોલવું અહીં ઊંચે અવાજે આવું કહ્યું છે એટલે ઘર બહાર આંગણામાં ઊભા રહીને યાચના કરવી એવું સમજાય છે જો સભામાં જવાનું થાય તો ત્યાં પણ શાસ્ત્રાનુસારે ન્યાયયુક્ત જ વચન બોલવું ખાલી મૌન બેસી રહેવું નહીં તેમજ અપ્રમાણિત વાત બોલવી નહીં ભાગવતમાં કહ્યું છે કે ન સભા પ્રાવિષિત પ્રાગ સભ્ય દોષા સભ્ય દોષાન્ અનુસ્મરણ અબ્રુવન અભ્રુવન વિભ્રુવનગ્નો અબ્રુવન વિભ્રુવનર કિલબિષમ અશ્નુ તે બુદ્ધિમાન મનુષ્યે સભાસદોના દોષને વિચારીને સભામાં ન જવું જોઈએ કારણ કે ત્યાં જઈને અવગુણ કેવા ચૂપ રહેવું કહેવું આમાં જાણતો નથી એમ કહેવું એ ત્રણેય રીતે મનુષ્યને દોષ લાગે છે તે રીતે જ સાધુઓએ શ્રવણ કીર્તનાદિક ભગવાનની નવ પ્રકારની ભક્તિ કર્યા વિના વ્યર્થ સમય વિતાવવો નહીં નિરંતર સર્વકાળમાં યથાશક્તિ કોઈ પણ પ્રકારની ભક્તિ કરીને જ સમય વિતાવવો બીજી લૌકિક પ્રવૃત્તિ કરવી નહીં અહીં પ્રમાણના વચનો તો અગાઉ આત્મનિવેદી ભક્તોના ધર્મ પ્રસંગે શ્લોક નંબર ફિફ્ટી અને તે પછી પણ પ્રસ્તુત કર્યા છે તે સમજી લેવા સ્વામી એક બહુ સરસ શ્લોક બોલતા એમ કે ભગવાનની ભક્તિ ન થાય તો એને એને એમ થાય કે હું લૂંટાઈ ગયો લૂંટાઈ ગયો એવું એમ એને રાયડું કોઈક લૂંટી લે તો માણસ રાયડું નાખે કે મને બચાવો બચાવો બહુ એક સરસ શ્લોક બોલતા સ્વામી નવરો બે ત્યારે 1.94. શ્લોક ની નાઇન્ટી ફમાન ભવેત્રા ઈક્ષણા ભત્ર સ્ત્રી ત્રિગૃ ભોક્ત ગંતવ્ય સાધુભાઈ થાય એમ ન હોય તેવી રીતનું જે ગ્રહસ્થ નું ઘર તે પ્રત્યે અમારા સાધુ તેમને જમવા જવું અને એ કહ્યું તેવું ન હોય તો કાચું અન્ન માગીને પોતાને હાથે રસોઈ કરવી ભગવાન ને જમવું ભિક્ષાથી પ્રાણ ધારણ હોવાથી તે રાગ પ્રાપ્ત છે તેથી તેમાં વિધિ નથી અપૂર્વતા વિધિભાગ આવતો નથી અપૂર્વતા અથવા તો અપૂર્વતા ને વિધિભાગ અપૂર્વતા હોય તો અપૂર્વતા આવતી નથી વિધિ ભાગ આવતો નથી તમારી ભિક્ષા માગવા જ રાગ પ્રાપ્ત છે પણ ભિક્ષા માગવા જાવ કરતા નહીં એ વિધિ છે કમસે એટલું ધ્યાન રાખજો સ્નાતવા બુંદી ભોજનમાં વિધિ નથી પણ વિધિ શેમાં છે સ્નાન કરવા સ્નાન કરોજન કરતા પેલા કરી લેજો ભિક્ષા નથી તેથી તેમાં અપૂર્વતા વિધિ ભાગ આવતો નથી પરંતુ આવું સ્થાન હોય તો જ ત્યાં જવું અન્યથા ન જવું તેમાં વિધિઅંશ આવે છે જે ગ્રહસ્થને ઘરે પુરુષ જ રાંધેલા અન્નો પીરસનારો હોય પણ સ્ત્રી પીરસનારી ન હોય અને સ્ત્રીઓના દર્શનાદિક બિલકુલ ન હોય અર્થાત તેઓના શબ્દો પણ સંભળાતા ન હોય તે ગ્રહસ્થને દર્શનાદિક એવું લખ્યું એટલે દર્શન અને રૂમમાં બોલીને તાણીતાણીથી બરાડા પાડતા હોય બહેરાતા હોય તો કે ત્યાં ન જ જે ગ્રહસ્થ ને ઘરે પુરુષ જ રાંધેલા અન્ન હોય કે સંતો માટે ઠીક નો કહેવાય જે ગ્રહસ્થ ને ઘરે પુરુષ જ રાંધેલા અન્નનો પીરસનારો હોય પણ સ્ત્રી પીરસનારી ન હોય અને સ્ત્રીઓના દર્શના હોય તેઓના શબ્દ પણ જવું નહીં અને કાચું અને ભિક્ષા કરીને માગી લાવવું ગ્રહસ્થ એટલે કોઈ પણ ગ્રહસ્થ કે બ્રાહ્મણ હોય તો આમાં તો કઈ એવું વિધાન નથી લેખ્યું બ્રાહ્મણ પણ ગ્રહસ્થ હોય એટલે એને એવા ચોખ્ખા એઠું ચોખ્ખું નથી બરાબર ધ્યાન રહેતું એટલે તો મોટા સંતોએ પછી બંધ કરી દીધું મહારાજે આવી આજ્ઞા આપી પણ મોટા સંતોએ બંધ કરી દીધું કે ગ્રહસ્થ આવો હોય ને શબ્દ સંભળાય એવો ન હોય તો એઠા ચોખાની એને ખબર હોતી નથી એટલે અને એઠું રાંધીને ઓલું હોય કે એટલી ચોખ્ખાઈની ઓલી હોય નહીં એટલે પછી મોટા સંતો આ હોય છે મહારાજે હવે આજ્ઞા આપી છે અને આજ્ઞા એમ કે શાસ્ત્રોની છે શાસ્ત્રો કીધું જ હોય કે આવી રીતે સંધ્યાસીઓ જમતા હોય છે પણ આપણે એઠું ચોખ્ખું નથી પડતું એટલે આ બંધ કરતી એટલે કોક ગ્રહસ્તા હોય નહીં એમ કે અમારે ઘેરે તો એઠું ચોખ્ખું પડે છે તો અમારા ઘેરે આવો તો પણ એકને ઘેરે જાય તો બીજો એનો ઓલો વાદ લે કે ભાઈ એને ઘેરે જાવ છો તો અમે ક્યાં આવેલા એટલે હાવ બંધ કરી દે કોઈને ઘેરે નહીં બ્રાહ્મણને ઘેરે હોય તો વાંધો નથી તો જાય છે અને બ્રાહ્મણને ઘેરે સંતો બ્રાહ્મણો પાસે રસોઈ રંધાવીને જમતા હોય બ્રાહ્મણને ઘેરે એવું ક્યાંક ક્યાંક સાંભળે છે હવે તો એ બહુ કરવા જેવું નહીં ભગવાન ને નૈવેદ્ય ધરાવીને પ્રસાદી અન્ન જમવું પરંતુ પોતાના નિયમોનું પાલન બધી રીતે બરાબર કરવું એવું તાત્પર્ય છે જોકે ત્યાગીઓ રસોઈ બનાવી એ યોગ્ય નથી એવું સંન્યાસ ધર્મમાં શાસ્ત્રમાં બતાવ્યું છે સન્યાસીથી અગ્નિ અભડાય સન્યાસી જો હોય અને એ જે અગ્નિને અડી જાય એ અગ્નિ ગ્રહસ્થ વાપરે નહીં એવું એમ કે પરોક્ષમાં એવી રીત ભાત હોય છે સન્યાસીથી અગ્નિ અભડાય અગ્નિ કોઈથી બીજાથી અભડાય નહીં અગ્નિ બીજા અભડાના હોય એને પવિત્ર કરી દે પણ સન્યાસીને અડી ગયો હોય તો એનાથી અગ્નિ અભડાય એટલે એનાથી પછી રસોઈ થાય ને તો આપણે સં્યાસીઓ અગ્નિ રાખવાનો હોતો નથી અગ્નિ નું આત્મા માં વિસર્જન કરીને સં્યાસી જયારે થી નીકળ્યા હોય અગ્નિ નું વિસર્જન કરવું બોલો ગ્રાહપત્ય ની અગ્નિ હોય છે ને અને અમુક પ્રકારના એ જયારે સંન્યાસ લીધો હોય ત્યારે આત્મામાં એનું વિસર્જન કર્યું હોય ને જ્યાં બહાર થઈ શકતું હોય એટલે બહાર વિસર્જન કર્યું હોય ને એટલો નીકળી પડ્યો હોય એટલે હવે હું કોઈ દી અગ્નિને નહીં આડું ત્યાં હોતી વાત એને એના શરીરને બાળાઈ નહીં ને કા દાટી દે ને કાં ગંગામાં પથરાવી દે બને બને ત્યાં હોય અગ્નિ દાહે ન કરતા હોય અગ્નિને નહીં આડવું એવી પ્રતિજ્ઞા લઈ નીકળ્યા હોય ઘરેથી છતાં અમારા પરમંશો વૈષ્ણવી પરમંશો છે ભગવાનની સેવા કરવી તે વૈષ્ણવનો મુખ્ય ધર્મ છે આથી ભગવદ્ રસોઈ રાંધવામાં દોષ નથી પોતાને માટે તો રસોઈ ન બનાવવી ખુદ ભગવાને કહ્યું છે કે ભૂંજ તે તે ત્વઘમ એ પચંત્યાત્મ કારણા યજ્ઞ શિષ્ટા શિનસંતો સર્વકિલ બિસે જે પોતાને માટે રસોઈ બનાવીને જમે છે તે તો પાપી છે ને પાપને ખાય છે વળી યજ્ઞ નો પ્રસાદ અર્થાત પરમાત્માનો પ્રસાદ જે ખાય છે તે સર્વ પાપો થકી મુકાય છે માટે ભગવાન પરમા વૈષ્ણવી પરમાંશો છે વૈષ્ણવી પરમાંશો એટલે ભગવાનના સેવક પરમાંશો છે આમાં આગળના પહેલા શ્લોકમાં બહુ સરસ આવ્યું વિચાર બહુ આરસભો વરતા પૂર જડવી પૂરો યથાભો અવરતાત્ર પરમહ્યવજી અવધૂત એટલે ઢાકેલા પોતાનો વેશ છુપાવીને ફરતા એવા દત્તાત્રેય ભગવાન અવધૂત હતા ઋષભદેવ ભગવાન અવધૂત હતા આ જળભરત અવધૂત હતા અને સુખદેવજી અવૂત તો ખરા પણ છે એટલે સાધુઓએ તો પોતાની સ્થિતિ દબાવે એમ કે પોતાના ભગવાનમાં ભગવાન કેટલો ઘાટો સંબંધ છે એ ભગવાનને ઉભા રાખી દે હોય તો પણ કોક ન જાણી જવું જોઈએ આનામાં એટલી બધી સામર્થ્ય છે ભગવાન પડખે વાળો ન જાણી જવા છુપાવવું એ ના બધું એટલે એ લોકો વેશ થી છુપાવતા હતા લગર વગર વેશ રાખે જીથરા હોય જળભરતનું વર્ણન આવે છે ને મેળી કીટોળા જેવી જનોય અને શરીર હાવ ઓલું છે હતું એમ એટલે કોઈને ખબર ન પડવી જોઈએ કે ઓહો આ તો મહાપરમહંસ છે મહાસ્થિતિ વાળા છે એવું ખબર ન પડે એટલે કુ વેશથી એની સ્થિતિને ઢાંકવા માટે કુ વેશ ધારણ કરતા હતા નગર લોકો એને પરેશાન કરે અને એની વાહે દોડે એટલે પેલા તો પાસે વાહેથી દોડે હું આવે તો ભાગી જાય એમ એવો વેશ રાખતા હતા એટલે એને અવધોત કહેવાય સુખદેવજી એ બધા સુખદેવજી નું ચિત્ર જોયું તો એ સરસ લટુર્યા હતા લગ્ન વગરિયા હતા એને તો જનો નતી નાગોડિયા હતા પણ લગર વગરિયા એને જીથરા બધા વાહે થતા હતા શુકલો શુકલો નાગો બાવો નાગો એમ વાંચ થતા બધા કારણ કે એનો વેશ એવો હતો પરમશ ખરા એટલે પોતાના પોતાની સ્થિતિ પરીક્ષિત આવ્યો તો હાથ ધીમા એને કે તને દેહ સહિત મોકલી દઉં એવી સામર્થ્ય ધરાવતા તે કે શું છે હાથ ધી ક્યાં વાત કરી કે આગળ જાઉંસ તો આગળ દેહ સહિત મોકલી દઉં દેહ મૂકે નહીં તક્ષક તને શું કરવાનો એટલે એવી સામર્થ્ય ધરાવતા એટલે સામર્થ્ય છુપાડતા થાય બાલમુકુદ સ્વામીની અવાજ હતા ને પોતાની સામર્થ્ય છુપાડતા સામર્થ્ય તો કેવી કે એને આગળ આગળ મોકલી દે ભગવાન પાસે અને ભગવાનને કીએ તો હાજર હાજર થઈ જાય એવા એવા સમા પણ બીજાને ખબર ન પડવા દે કે ભાઈ અમે આવા છીએ એમ એને છુપાવ્યા એનામાં અવધૂત તો હવે તો કઈ છુપાવવા જેવું રહ્યું નથી પણ સેવક ભાવ છે એ સામર્થ્યને છુપાવે સેવક હોય એનો કોણ મહિમા કાય એટલે અદલ સેવક થઈને રે તો એની સામર્થ્ય છે એ સેવક ભાવ નીચે છુપાવ્યા કઈ આવા કુ વેશ નીચે છુપાવ્યા કઈ અવધૂત વેશ નીચે છુપાવ્યા કઈ એટલે હવે તો અવધૂત વેશ ભયો ગયો આ જમાનો એવો આવ્યો છે એટલે સેવક જો સેવક ભાવ ઉપર રાખે તો એને કોઈ બહુ મહિમા ગાય નહીં બધી જયારે બધું ધોળતો હોય છે બધાને પગ ચાઢતો હોય છે એ ને બીજું એટલે આપણા જે પરમાસો હતા ગુણાતીતાનંદ સ્વામી ગોપાલનંદ સ્વામીની એ સેવક ભાવ નીચે અવધૂત હતા એનો સેવક ભાવ એવો હતો ગુણાતીતાના સ્વામી એવા હતા આમ કે ગોપાલ સ્વામી તો બ્રહ્માંડની ગતિ ફેરવી નાખે આમથી તેમ પણ તો એ કોઈને દેખાય નહીં શું કરવા સેવકનો વેહ લઈને બેઠા તા જી મહારાજ જી મહારાજ એમ મુક્તાની સ્વામીને એવા હતા તો મુક્તાની સ્વામીની ઉંમર કેવડી થઈ છે લ્યો આઠ ઉપર ના હોય તો મહારાજ આગળ ઘોડા બાંધી ના છે એને સામર્થિ તો કેવી એટલે સેવક સેવકના બાના નીચે સામર્થિ છુપા છુપાવતા એવો વેશ ધારણ કરે એટલે એની નીચે સામર્થ્ય છુપાવી દેતા અતિ સામર્થિ વધી ગઈ એટલે છુપાવવાના બાના હતા આ બધા અતિ સામર્થિ વધી ગઈ ભગવાન જઈને ફરે એમ બીજા ભગવાન તરીકે જ ચોટે એવા બાના હતા એવી સામર્થ્ય હતી એને હવે એને છુપાવી કે તો એને ક્યાં કે એવો બીજો બે કાઢવો પડે એટલે આ જડભરતની અવધૂત હતા એમ મેલા ઘાટ દાટ લુગડા પહેર્યા હોય કીટોડા જેવી જમીન જનો વધી ગયા હોય મોઢું ધોઈ ન હોય એક ગાલે ઓઘરા ચોટા હોય એની બધું એવું હોય એટલે વેલા કોઈ એને કે આ ક્યાંથી અહીં ચડી આવ્યો આ કાઢ હોય ને કાઢે તો એવા હતા છુપાવવા માટે જળભરત ની રીતે ભરતું એટલે જળભર બાજુ કોણિયું જળભરતું પોતાની સામર્થ્ય છે એને છુપાવી રાખે સામર્થ્ય હોય ભગવાન ભજે ખરખો થઈને અને આવે કઈ તો એને છુપાવી રાખે નાયદાસ એવા હતા પરમશ આપણે ગુરુ મહારાજ પણ એવા પરમાશ હતા સ્વામી યજ્ઞ કર્યો અમરેલીમાં તો હાથ દીહોથી કોઈથી ઠાઠડી નીકળી નતી નથી કાળને દાબી રાખે એવા હતા પણ કોઈ ન થાય કે આવા છે પણ સેવક થાય ને એટલે એ સામર્થ્ય છુપાઈ જાય કાં વેહ કાઢે તો છુપાઈ જાય એટલે વેહ કાઢવાનો જમાનો યોગ્ય છે એટલે સેવક થાય તો સામર્થ્ય છુપાઈ જાય અતિ સમર્થ નાયણદાસ વાગે એવો લાભ માણસ આ ગયા તો પેલા દરબારગઢમાં અગિયાર જણા માંદા પડ્યા હતા અને અગિયાર જણાને તાવ આવે સ્વામી કહેલાો આજે અમારે બે જવું છે ને ઉના બાજુ જવું છે ને એટલે એ તાવને બધાને લેતા જઈએ તો અગિયાર જણાનો તાવ લીધો આપાબાપુનો તાવ છે એ પોતે લીધો અને વચ્ચે મસુધરી નદી આવી તો અહીંયા તાવને છૂટો મૂક્યો ત્યાં પણ ડોસીઓ ધોતી છે તે એ મણી ડગડગ ડગડગ ડાડી કરવા મરી ગયું કે એ નહીં કંઈક ને વળગ્યો તાવ એટલે એવા પારમર્શ હતા તો એ નેવું વર્ષની ઉંમર હોય તો એમ ઠાકોરજીના સેવક થયેલું ભરત એટલે કોણ એને સામર્થ્યવાળું કે એટલે સામર્થ્ય છુપાવે એને આ પારમર્શ કહેવાય અને મારા આજ્ઞા દીદી છે એવું થવાની કે ભરતજીનું આખ્યાન છે એ અતિ ચમત્કારી છે અતિ સામર્થ્ય હોય એને તોય અતિ છુપાવે એ જેનો ચમત્કાર માટે ભગવાન તેમના ભક્ત ને અર્થે અને ભક્તિ ને અર્થે એકાદશક ભગવાન એ ત્યાગીઓની દેહયાત્રા બે પ્રકારે બતાવી છે ગૃહિસન ગૃહિસન નાતી એટલે ભીક્ષાવૃત્તિ બે પ્રકારની છે આહાર વૃત્તિ કઈ રીતે બે પ્રકારની આહાર વૃત્તિ છે એક અજગર વૃત્તિ અને એક મધુકર વૃત્તિ મધુકર વૃત્તિ એટલે ભિક્ષા અને અજગર વૃત્તિ એટલે ભગવાનની ઈચ્છાથી આવે નહી ટાઈમ નિર્ગમે પ્રયત્ન ન કરે અજગર કરે ને ચાકરી પંછી કરે ને બોલું પંછી કરે ને ચાકરીને અજગર કરે ને સેવ એને તોય ભગવાન એને આહાર આપી દે છે દત્તાત્રે ભગવાને ત્યાગીઓની દેહયાત્રા બે પ્રકારે બતાવી છે ગૃહ અહિંસા નાતિષ્ઠેત વૃત્તિ માધુકરી મુનિ ભુક્ત સર્વત્ર દાતૃ દહનપ્રાગુ તરાશુભમ મુનિઓએ પોતાની દેહયાત્રા માટે ગ્રહસ્થને પીડા સિવાય મધુકર ભિક્ષાવૃત્તિ અર્થાત માધુકરી વૃત્તિ કરવી અનેક ફૂલો માંથી ફૂલો ને હાનિ પહોચાડ્યા વિના પહોંચાડ્યા સિવાયના પહેલાના અને પછીના તમામ પાપો ને બાળનારીક્ષાદ્ય છે અને મુનિને પણ પવિત્ર વિચારો ને આપનારી છે અને બીજી આજીવિકા વૃત્તિ તે અજગર વૃત્તિ છે જે અજગર આહાર માટે કોઈ ઉદ્યમ કરતું નથી ઈશ્વર ઈચ્છા મુખમાં આવે તેનું ભક્ષણ કરે છે તે અજગર વૃત્તિ પણ સંન્યાસીઓને માટે કલ્પાયેલી છે